હે રોગડું ફરે તમે જો તમે માળ ના મળે વિશ્વાસ દર્શન કરતા આવડે ધ્યાન આપવું પડે ને તો આ રીતે મૂકો તો ભરાય અભૂત બાળક ને ધ્યાન આપ્યાન આપવું પડે ને કે આવી રીતે ભરાય ના એ પોતે સાતા હૃદય કરે ને એટલે હોય ને ચરણ સ્પર્શ અહી જ્ઞાની પાસે હોય જ્ઞાની એટલે જ્યાં પરમાત્મા પ્રગટ થયેલા હોય કેવું જ્યાં પરમાત્મા ની પ્રગટ થયા હોય ત્યાં આગળ કરાવ મશીનરી પાંચ હજાર વર્ષો ની ચાલે મારી નાખે આ દુકાન ને તાંત્રિક વિદ્યા હોય તો મારી નાખે તાંત્રિક હોય તો મારી નાખે તાંત્રિક વિદ્યા હોય તો મારી નાખે ના તાંત્રિક વિદ્યા નહીં આપો છો કે અપરાવાણી આપો છો પરાવાણી પરાવાણી કોને કેવાયું પરાવાણી કોને કેવાય પરાવાણી આ બોલે છે તેને આ જે ને દુનિયા માં પરાવાની હોય નહી કોઈ જગ્યા હોય નહિ જગ્યા ના હોય તેની પાસે હોય આ બોલે છે ને એનો માલિક કોઈ નથી બોલે છે એ તમને દેખાયું બોલે તે જોવાનું છે માલિક ફરી કાઢવાનું હું બોલતો નથી હા હું તો જ્ઞાતા દ્રષ્ટા છું હા આ વાણી બોલનાર ફરી જો પોચરો બે વા્યું અમે તો ના કહીએ ચિત્રો બેસીએ અહીંયા આગળ શું એ ચેતરી પછી ચેતરે થઈ ને તો વિનંતી કરીએ ભાઈ પોંચરો બેસ છે ચારસો વર્ટ પડશે ને પેલા પાછળ જીવ હોય નઈ કોઈ જીવ પહોંચો હોય નહી આ હિન્દુસ્તાન લોકો ભગવાન તારીએ ભગવાન ની ક્યાં વાત છે ભગવાન સરળ છે સહજ છે સુગમ છે અને સર્વત્ર પ્રાપ્તિ છે પણ પોચડો છે બાયડી જોડે ધમકીને બેઠો નથી માડે ધમકી ને બેઠો બાપ જોડે ધમકીને બેઠો છોકરા જોડે ધમકીને બેઠો બધા કોઈ જોઈએ ધમકી નહી બેઠો અને ખાવાનું પીવાનું છે કૃષ્ણ ભગવાન કહ્યું તું ચિંતા ના કરી સા કૃષ્ણ ભગવાન તો કે આપણે કયા સારું છોકડ એ કૃષ્ણ ને ગોઠતા નથી કૃષ્ણ ભગવાન હાર્યું કે ચિંતા ના કરી શું ખોટું કર્યું નથી તો ચિંતા ના કરી ચિંતા થાય ભગવાન કે ભાઈ તું ચિંતા ના કરી હું બેઠો છું પણ આ પહોંચ્યા નથી જીવ બેસી માયા નું મનાવ છે એનું પ્રયોજન શું રહ્યું કોઈ કહેવાય એવો છે જ નહી કર્મ નો તો બહુ તાપત છે માયા બધી અજબ ના રે તારી એટલું જ છે જો પોચે છે બધા એક કોટી ના જીવ પરસાદ આ પોંચા થાય એવા નહી તો હાથ દુખદ આવ્યો હાથ દુખાચ લેવા આવ્યો પ્રસાદ ગુરુ પ્રસાદી છે ગુરુ પ્રસાદી આ તો ગુરુ પ્રસાદી મને ગુ માનો છો એવું માનતો ગુરુ હતો આ બધા નો આવું પચાસ હજાર આ પછાદ થઈ ગયો દમદી હિન્દુસ્તાન ના લોક છે સારા લોકો છે ઊંચી જાતના લોક છે પણ એને બીજાનો પોચરો ના જોયે આડો થાય એને આડો થાય પોસલો કરે ક્યાં થાય જગત માં કોઈ જગ્યાએ મારખાવાળા શોખીન ના હોય પ્રકૃતિ ના હોય આ તો તમને સમજે નહીં અમે દર્શન કરો થાય દર્શન કરો છો જાય જૂતા મારે તમે કર્મચ કર્યું ને બધા બેઠા છે ને તે દિવ્ય દિવ્ય ચક્ષી વાય એ તો અમદાવાદ માંથી ના જોવાય જેને ઝાડ પણ બધા માં આત્મા પરમાત્મા દેખાય તમારા માં શું પરમાત્મા દેખાય છે ધીરે દેખ્યું હોય તો દેખાય છે ધીરે દેખું દીયા બંધાવવા નથી જુઓને દેખાય છે એ કેવો દેખાય છે એવું કે તમારે શી કરવા અમે આવી રીતે કરો આવી રીતે પરીક્ષા કર્ઞાની નથી તો તમે કોણ છો એ જવા ચા તમે કોણ છો તેવા તમે કોણ છો તમે બિલકુલ ભ્રમા નથી બોલતી નામ શું નામ મારું નામ દેહાદીપ થી કાંતિભાઈ દેહાદીપ થી કાંતિભાઈ કાંતિભાઈ હા કાંતિભાઈ છો તમે ભ્રમ છો ખરેખર જોવા સરખાદી ને પરોક્ષ નો ફેર છે એવું દીકાય ને હોય નઈ એમને આત્મા દેખાય છે એ આત્મા નું કઈક વર્ણન કરાવો તો અમને કઈક સંતોષ થાય શું ગણવા છે તમે નહી કે આત્મા ના ગુણો કેવા સમજાવો આત્મા અનંત જ્ઞાન વાળો છે આનંદ દર્શન વાળો છે મારે એ જાણવું નથી બઉ પાપ લાગે બી કેટલા વાક આપવાના રોજ રૂપિયા હારું બીજા વાર્ક આપવાના કર્મ હોય એને દોષ નથી આ કોને કઈ કોણ ગુરુ ભલે આવે ડકો परिवर्तन चेतन कहवा ए जे नहीं। ये था है। ए वस्तु चेतन हिंदुस्तान बाबोड़े हम तो भाई जड़ा आज नुकर्तन थे जगत नहीं जगत આવું તમને આ રચના કરવા માટે સાકાર થવું પડે તમે સાકાર કેમ બન્યા નાની પુરુષ છે દાદા ભગવાન તો મહીશ છે નિરામ કઈ બધું છું દાદા ભગવાન કરીએ પછી તમારે જ્ઞાન આપો તમારા ગુરુ ના માસ નામ ના રે તમને કહીએ મારા નાખી અને જરાય બિચાર ને જમ્પેર વડવાડે વડવાડે આત્મા જોવા પૂરતા આપેલા છે કે બીજા કોઈ વસ્તુ જોવા માટે ખરા એટલે શું આત્મા જોવા માટે આપ્યા છે કે બીજું કશું જોવા માટે માત્ર માં જાગ પણ માં આત્મા જોવા માટે આ દિવસ આત્મા જોવા માટે હા આટલા જોવા માટે આ જોવા મળે છે તમારી ચોપડી ના આધારે કઈ ભગવાન ની ચોપડી ના આધાર નઈ ભાઈ અમારી ના આધારે અનુભવ ના આધારે અમારી ચોપડી સુધી દિવ્યા ચક્તિ એમ કે છે કે આત્મા કાકાર માં પ્રવેશ કરે એટલે આત્મા કાકાર માં પ્રવેશ કરે જ ના આ કોલે આ લોકો પૂજા માટે ઉભું થયેલું છે હિન્દુસ્તાન નો કોઈ ઝુકી થયો નહી તો અનુભવ કરાવો અજાણ્યા માણસ ને અનુભવ કરાવો આ બોલે છે ને જુઓ આ બોલે છે તેને કે જે ગોવિંદ ક્યા પ્રયા કાઢ બોલે છે તો અમે પણ એ કેવો કે બોલનારો પ્રભુ એવું છે એટલે ભણેલા હબજી છે કે હું હું જ નમસ્કાર કરું છું કારણ મારે ચાર મારે ચાર ડિગ્રી ખૂટે છે અને ભગવાન નામ જો આઠ ડિગ્રી છે મારા જો તપન ડિગ્રી છે એટલા માટે આ બહુ એવું થાય ચિંતા કેમ થાય છે કે ફાયદો એ હવે અને ખીચડી ખાતી હોય તો હિન્દુસ્તાન ભરી જાય તો પછી જતા લોક છે તમામ પ્રકાર લોક છે પણ એ કેવું મારી ચિંતા મટાડી પણ એમાં સામી વ્યક્તિ નો આત્મસંતોષ થવો જોઈએ તમે કોઈ સાનો માણસ માની ના ધ્વજ મનાવી દો પણ શું કેમ એવું છે સીધું દુઃખ નથી જેના બુદ્ધિ હોય હોય બુદ્ધિ હોય અમારા બુદ્ધિ બિલકુલ અમારે બુદ્ધિ નું છોડે ના હોય એટલે સંતો બધા બુદ્ધિ જાગીઓ જોય અમારી પર બુદ્ધિનો છોડો ના આ બધારે બુદ્ધિ હતી તે એવા મારી જો કે લઈ લેને હાથ કે લે તો ઓડિયા કે એટલે કે કે હાથ કે સતે ને પોતાને એવું લખે કે દો પીઓ થી રોગ ન પોતાને કોઈ થી વિના વાત હે ઈ તો કે છે કે લેયા દીક છે બહેમો તે એ બધાય ખાયો હા એ ને? આપે <laughs> <isters> <_they> पूछे जाचार हो आप बीजा हेल्पफुल जा तो घनी वक्त बने घर में पूछा वगैरह बड़ी सलाह अपाय जाए तो व्यवहार में के लायका शु करे तो જેમ થઇ જાય એ રીતે પૂછે જ નઈ કોઈ પૂછે पूछे नही बीजु काम बताओ पेलू कर विचार आए कोई सलाह अपना પૂછે તો પૂછે તો મારે તો ઘણી વખત પૂછ્યા વગર બોલતો તા કેમ ના બોલ્યા કોણ કે અંદાજુ ઊભું થતું તું બોલવા માટે સમજણ આ કેળવાય હશે આ કમલેશ ડાક્ટર આ લોકો ની સમજણ કેળવાય હશે भरत भाई पूछे तारी कोमन सेन्स तो तू जवाब के અમે તો ઘૂંચાઈ ઘૂંચવાનો ઉભો થાય તો પેહલા દરમાં વિચારવા કે અમે શું કરીશું ત્યાં સુધી કામ બતાવી દીધું હોય ध्यान ओवा એ ધ્યાન નઈ રાખી તો એ કઈ વર્ષથી ભૂલી જાય છે કે કે આ બધું રિલે આ બધું તો રિલેટિવ છે ને બધું આ તો રિલેટિવ છે ને તો જે હોય એ એ હેલ્પફુલ તો આત્મા માટે હેલ્પફુલ નથી ને હેલ્પફુલ નથી બસ કામ લાગે ને બધા લોકો કામમાં પ્રગતિ જો એવી થાય ને કુટીબધી વાત પ્રગતિમાં અવરોધરૂપ થાય થાય કલાકો બેઠા બેઠા બુક આવી પડે બે કલાક સારું છે બધી થયા परिणाम पीने आ ज्ञानी दिशा जो आवे, तो मार प्रगति बड़ी પ્રગતિ વધારે થાય ને જ્ઞાનની દિશા વધારે તો પ્રગતિ વધારે થાય ને રાજી બોલે એટલે આવડી જાય ખુશ થાય કરે આવડી જાય મારી પણ લોકો ખુશ એટલે મને બધું આવડી જાય महात्मा खुश बीजा हो कुछ सी जरूर જરૂર નહીં થાય ભેગા થાય તો એને બીજું બધું ક્યારે આવડશે બીજું ક્યારે આવડશે આ જ્ઞાન નું आत्मा क्य आवशे क्यों सारू कृष्टि ज्ञान खुश थे ज्ञान के घर घर नि भेगी तो वक्त खुश करवा डे खुश कर दियो થાય છે પછી બાજા વડે કે આ તારે જરૂરથી હતી કરવાની प्रकृति में हजू कचास रही गई खुश कह बद બી રસ્તો કારણ કે પ્રકૃતિ તો બઉ માલ ભરી લે છે આડો માલ વધારે ભરી લાય છે ઘણી વખતે બઉ આવે છે ઘણી વખત પ્રકૃતિ પર વિશ્વાસ રહેતો નથી પ્રકૃતિ પર વિશ્વાસ રહેતો નથી વિશ્વાસ લાગે ને જરૂર આપડા આપડા ધાર રસ્તે જવું પ્રકૃતિ નું કયું માનવું નહીં મન નું કયું માનવું નહી મન નું કહેલું માનેલું આ દુનિયા માં કશું કામ કરી શકે અને જાનવર માં જાય એવું લાગે કેવો છે डखोडखल करखोडखल करखोडखल करना को దేమై పాటో హడి కర్నార్ కోక్ చేనే ఒరేయ్ నా తీ తు హడి కర్నార్ ముఏ ఎట్లే తు కెనే ఆ గమజేతి ఏ తో అహం విచ్యర్ అహంకార్ తో కో యా నా నతి కరు తు తనే కోయ్ నామ దేనే మినేసేమి గుజేతి నతి కరు ఏ పణ చే నా ఏ దేమై ఏ తో బద బదాయ హోయ్ నీ जबरदस्त फोर्स वाला है लस्कर भारे भारी <laughs> <जीज़। laughs> <laughs> ಇದಿ ಕರು ಏ ದಾರೇ ಉಪ್ಪಾ ಜಿ ಆ ಮಾರೇ ಲಸ್ಕರ್ ತಯಾರ್ ತು ಕರವಾನು ಮಾರೇ ಲಸ್ಕರ್ ಸೂ ತಯಾರ್ ಕರವಾನು ಏ ಕರವಾಂತಾ ನೋಯಿ ಬಾರ್ತೋ ಪಾಟ್ಲ ಮಾಲ್ ಏನೇ ವಿರುದ್ಧ ಚಲಾಯಲಿ ಕೊನಿ ಬಾರ್ ಫೈರ್ ಕರವಾ ರ ಪಾಟ್ಲ ಮಾಲ್ ಫೂಟೇ ಜೇನೆ ಎಟ್ಲಾ ಬದು ಉಭು ಥೈಜೆ બે ટકાી બે પ્રકૃતિ નો સ્વભાવ આડો હોય ને તો એના માટે એને રાગે પાડવા માટે આ કોમન સેન્સ યુઝફુલ ના થાય કેવી રીતે માર્ક થઈ જતો કોમન સેન્સ નહીં એટલે કોમન સેન્સ કઈ ઊંધુ થઇ જશે એના કરતા બંધ રાખવાડે ઉલડકવાનું એ તારી કોમન એટલે તું ના કરું એ મને આ વિષયની બાબતમાં પણ હેલ્પફુલ થાય ને બધા ખૂણાકાર હા એ કોમન સેન્સ એને આવડી તરફ લઈ જવામાં ફોર્સ કરે ખૂણા बचाओ, बचाओ करता। बचाओ, करे, करे।, करे। जो तो नुकसान कारक कहवा सं મને આમ ખ્યાલ આવે ક્યાં બુદ્ધિ બાજુ કોમન સેન્સ બાજુ પેલા માંવડાવે કપટ વધારે તો પાછા આવવાના આવી ના ની ને ના રે સંજોગા વસાતે માલ કુટે છે ને એ સંજોબ બાજે એનો કોઈ ટાઈમિંગ હોય છે દર ટાઈમિંગ હોય તો જોય ની ટાઈમિંગ હોય તો દર વિસ્તાર આ રે જરા ઓરું થાય થાય ધાન દે છે ત્યાં ધાન કુટે દે એનો ઓરું થાય કેમ આબરા મીનેશ જેવો કઠણ હોવો જોઈએ મિનેશ તો મિનેશ ને ક્યાંક ગોળીબાર કરી તારીખ છવ્વીસ દસ ત્યાસી ડોક્ટર કેબી પટેલ ખંભાત સો અલૌકિક માંથી અલૌકિક જોડ્યું હોય તો શાંતિ થઈ તો આ તો પૈસા હોય તો અશાંતિ છોકરા હોય તો અશાંતિ બધું હોય તો અશાંતિ કારણ શું લૌકિક બધવા જે જાણી છે લૌકિક અલૌકિક જાણ્યું નથી પુસ્તકો માં લૌકિક લખેલું હોય ચાર વેદ વિચારો વેદ કેતા અલૌકિક નઈ અલૌકિક છે વાત ચાલી જ પછી કેમ હતીલમપુર ચાલશે ચાલે પોલમપુર શું નામ આપનું આવો વિક્રમભાઈ મારું અને તમે જાણો છો મારું નામ છે પણ નામ ને દબાવી પડ્યા તમારી જાત ના જાણતા હોવાથી નામ ને ઓળખવાનું સાધન વિક્રમ થઈ લોકો છે નામ છે એ પણ નામ તમે દબાવી પડ્યા અમારું તેથી ધર્મ જ વાળા દબાઈ પડ્યા કે કમસેજ વાળા દબાઈ પડે ચાલે અત્યારે પાણી ફાટવું જોઈએ એમ દસ હજાર હજાર પાણી ફાટી ને તો આજે નમ્યાન જે જાડ્યા પછી કઈ જાણવું તમે હું પોચા છે ને બે તારા તો જ્ઞા એના મનમાં વિચાર ઈ બધું મન પેલો આપડે સબંધ ના રહ્યો નઈ એટલે ખબર જ નહીં એને દેખા કરવાનું સારા વિચાર ખરા કરવા આવેબક હોય તો ના આપે ફળ અને કોટી શ્રદ્ધા હોય ન્યાયી શ્રદ્ધા હોય તો એ ના પણ અન્યાયું લાભ લેવાનું હોય શ્રદ્ધા તેની શ્રદ્ધા પડે છે વાતાવરણ શુદ્ધ છે તેનું અને જ્યાં સંતો હોય ને તે જગ્યા નું વાતાવરણ શુદ્ધ હોય અને એમ ગયા પછી અમુક સારું વાતાવરણ એટલે તીર્થ કેળાય અન્યાય માંગણી કરીએ તો ફળે નહી લોકો આ જમતી બેહ ના દે તો બધા બેસી દે પોતાના પૂરતી ને આત્મા ને સુક્ષ્મતી જ કેવાતી જ કે છે કે છે કૃષ્ણ ભગવાન આમ કરી નારાયણ કેવાય નારાયણ છે પાણી ભર્યું નથી એવું આ દુનિયામાં લોકો આગળ હું આમ કરી નાખું આમ કરી ના ઠંડા શક્તિ ને બોલા લોકો